ભલે અહંકારી હોય પોતાનું વેપારી વેપારી થઈ ગયા વેપારી પૈસા જ નાખે આપડા હિન્દુસ્તાન લોકો હારા છે ભલા લોકો છે આપડા લોકો ને એવી કિંમતે નથી વધારે પૂજાય બીજા કારણ અધિકાર આપડી પાસે ખારાથી ભાગી શકે બીજી મધ મજા માટે એમને ના હોય સંત મધ મજા કરે સંતો મજ મજ સંત જ ના કહેવાય હવે લગભગ એમની ઈચ્છાઓ એવી ખરી કે ઈશ્વર દર્શન થઈ જાય એટલે બસ હવે બીજું બધું માંથી બધું બહુ જેને કહી શકાય ને પછી મમતા કઈ ઓછી કરી નાખી છે હા એમ સમજાવે છે ને એવું કે ભાઈ શું કરી નાખો બધું તમે છોડી દો તો ઈશ્વર થાય એ બાળક માં બંને આગળ વધેલા એ જાય એ બધું બરાબર અને ના કરવાનો કર્યો ત્યાગ કરનારો છે ને એને જ ત્યાગ બીજા થોવાથી બીજી ચીજો લાખો ચીજો હોય ચીજો તો બપોરે ચર્ચા થતી હતી ને તમારી વ્યવસ્થા કરી દઈશું મને એમ કયું કે જોડોક દાદાની હાદર બે પાંચ બીજું વાત થાય તો સારું કીધું અને એક વખત આવી ગયા તા અને આજે ઋષિને પછી આપણે એક મિનિટ આગો બાજુ ના થાય કાર્યક્રમ એના દર્શન થયા દર્શન થયા પછી આગા થાય તો દર્શન અધ્યાત્મ માં વધારે ક્યારે કેવી જગત આપણને શેફ થાય લાગે કહી સલાહિ વાત એવું તો નથી લાગતું નથી લાગતું જગત તો આજ સમજવાની જરૂર છે પણ મોટા ભાગ ને આજ સમજવું જોઈએ એમ કારણ કે આ તો બઉ ઊંધો રસ થાય છે ને વધારે બોધો હોય તો કાઢી નાખજો માથા પર બહુ બોધ ના રહે બોધો હોય બોધો ના હોવ એવું કહ્યું ભગવાને કરવા માટે સજાતી ખાવું પડે ને આ બધું સ્વરૂપ માં આપવા માટે તેને એમનું એમ કેવું છે શુદ્ધાત્મા અને જીવાત્મા એ જીવાત્માકે આંતરિક રીતે આંતરિક રીતે જેવું નથી વધતા ભૌતિક ચીજો માં સુખ છે એવી જે શ્રદ્ધા છે ત્યાં સુધી આત્મા શ્રદ્ધા ઉડી ગઈ અને અમે આત્મા માં સુખ છે સનાતન એ શ્રદ્ધા ઉત્પન્ન થઈ એટલે આમાં સુખ નથી સાચું સુખ આમાં નથી એવું ખ્યાલ આવી જાય એવી શ્રદ્ધા જાય અને સાચું સુખ હવે શ્રદ્ધા ફરે ક્યારે વસ્તુ છોડવાની જરૂર નથી વસ્તુ ની મૂર્છા છોડવાની જરૂર મૂર્છા મૂર્છા કહેવાય અને વિસ્મૃતિ રે તો કોઈ ચીજ હરકત કરતી તમે જો વિસ્મૃતિ રહેતી હોય તો કોઈ ચીજ હરકત કરતી તમે શું ખાધું એ ખાતે ખરે ગમે ભલે આનંદ થી પછી ભૂલી જતા હોય છે ત્યાગ એટલે ભગવાન ત્યાગ કરવો મૂળા નો ત્યાગ વસ્તુ નો ત્યાગ ને ત્યાગ નથી કર્યો મૂર્ધા નો ત્યાગ અત્યારે બધા પહેરું બુટ પહેરું મોજા પહેરું પણ એમાં મને મૂર્ખા ના હોય કાઢી અનાશક્ત વસ્તુ જુદી છે અનાશક્ત તો કોઈ માણસ હોય શકે નહિ અનાશક્ત તો આત્મા એકલો જ છે બુદ્ધાત્મા એકલો જ અનાશક્ત પછી અનાશક્ત હોય શકે નહિ આત્મા એને એ ભાવ માં આપવું છે અનાશક્ત ભાવ માં આપવું છે માટે વર્તન એવું ના કેવાય કારણ કે પોતાનું ભાન ઉત્પન્ન થાય અનાશક્ત શું એવું થઈ ગયું અનાશક્ત છે અકામી છે કોઈ પણ વસ્તુ એમાં છે નહિ એ આત્મા ને જાણે કહેવાય કોઈ દાડો આ માયા ખસે આત્મા જાણે અનુભવ સહિત જાણે તો શબ્દો થી જાણે અનુભવ સહિત જાણે તો કામ નું છે શબ્દો ની તો ઘણા ભરાયા પણ એ કઈ કામ આપે મારી હું સુધાત્મા સુધાત્મા ના લક્ષણ જણાવે એ સંત આજે આપે કઈ ત્યાં કહ્યું ખ્યાલ માં ત્યાં આવ્યા તા ને પૂનમભાઈ પણ ભૂલી ગયો છે આખું જગત છે આ મેઘરું પડે છે થાય છે કપડા પહેલા થાય છે એવું બોલે તું બોલવાની જરૂર મને થાય છે તો તે પ્રમાણે બહુ થાય છે તો તે પ્રમાણે ઓછું થાય છે તો તે પ્રમાણે જેવું બોલે એવું કરજ્ઞાન છે બોલતા ની સાથે કમળા પહેને થાય છે કમળા પહેને થાય છે અમકું તો અમકું ભાઈ ના સામે જીવતું હોય બહાર થી આવે કે ભાઈ નો વાત કરતા ભાઈ ભાઈ કેતા ભાઈ કોણ છે ભય પકડે ભય લાગે છે જે ગુરુ જેટલો જેટલો આત્મરૂપ થયો ને એટલો આપણને લક્ષ્મણ એટલો યાદ આવે જેટલા આત્મરૂપ થયા છે એટલે આપણને યાદ આવે એટલે આત્મ સ્વરૂપ એટલે પ્યોર પ્યોર એટલે બધું થાય સમય કે ઓગણીસ ત્રણ ચોરાશી દિનકરભાઈ દેસાઈ ને ત્યાં આણંદ સાંજે છે આજના પાડી પડ જતું ડુંગળી પતિ એક પડ જતું રહે પણ ડુંગળી ડુંગળી દેખાય એવું કેટલાય પડ વાળા બધા કર્મો હોય એક પડ જતું રહે ખરું એટલે આપડે પડવું છતાં જઈએ ધંધો કલાક થઈ ગયો કદાચ પડી જાય પણ કદાચ પડી જાય પછી કરીએ છીએ સત્સંગમાં આવવાની જરૂર છે આવું થઈ જાય પણ ક્રોધ ની વ્યાખ્યા ડેફિનેશન ક્રોધ એટલે હિંસક ભાવ થઈ જ હોય હિંસક ભાવ ના હોય એવો ક્રોધ હોય નઈ એટલે પાસે હિંસક ભાવ હોય તો આમાં હિંસક ભાવ નહી હોતો કારણ કે આપણો ખેલ નથી આપડો ખેલ હોય ત્યાં ક્રોધ ક્યાંય આપડો ને પ્રકૃતિ જઈ જાય ક્રોધ ક્યાંય હિંસક ભાવ થાય છે રાતે થયો હોય ને તે હવાનું પાછું દેખાય છે એટલે ખરીદી ક્રોજ માર માં લોક છે નહી ખરી રીતે રિયલ કારણ કે આપણે જે હિંસક ભાવ વાળા છે એ તો ના કે આવું ના હોવું જોઈએ જેમાં આપડે તન્મા જુદા રહીએ છીએ એટલે ક્રોધમાન મારે નથી અહંકાર ને મમતા નથી કારણ કે શું નામ હતું તમારું મહેન્દ્ર નાટક જીવે ત્યાં સુધી ડ્રામા છે ડ્રાબા પૂરો કરવાનું કોઈ નો સસો થતો કોઈનો હાવ થતો હોય કોઈ મામા થયો કોઈનો પુઓ થતો હોય આ બધા જોડે એ ખુલાસા કરી લે ને એટલે એનો કાય એ થઈ જાય આ વૈજ્ઞાનિક ધર્મ એટલે વૈજ્ઞાનિક એટલે શું કહે એ તો સમજી જવાનું અને હવે બીજો છોકરો એક જુગે જુ સતાજનરે તો ઉતાર પર આપણે ચમત્કાર નહી કેતા જજ આરે રે તમારે સંબંધ શું છે આરે અને તમારે શું સંબંધ છે આરે મારે મારી દો ચોખી થાય પણ તારી ચોખ્ખી થાય છે બધું દાણ જોખી થઈ ગયો અસગ્ય છે એની દાણ જાય ગમણા મળે પાંચ બે પાંચ માં દાન જ ચોખી થાય છે તો દાણ જ જાય છે ના ચોખી વાળા છે નઈ અપાઈ જાય કેવું છે ને આપડી દ્વાર જ ચોકી હોય તો અપાઈ જાય ગુજરાત ની ઘેર કોઈ નથી કોઈ આપડે શું છે કુદરત ની ઘર પાઠ છે કે બધાની સારું કે ટકા બધા જમા ધીમે ધીમે જય લાવે મળે પણ એવા દાદા ભગવાન એના વિચારો ફેર પછી એનું દ્રઢ મન થાય જે માણસ પાસે આપણા લેના હોય જે માણસ બીજા પાસે લેના હોય એને નહીં આવતો બધા કાશી આપે એની આપવાની દાનો ચોખ્ખો હોય આવે તો બીજા આપે ને હા પણ દ્વારક ચોકી રાખે ને સારો માણસ માણસ દ્વાર ને બગડેલી હમણાં અમારે દેખાય છે એવું એમાં સારા માણસ છે ને બરાબર બધા તો આને ખરાબ નથી હોતી પણ માણસ કેટલાક આપડા લોકો હું છે ને ઉઘરાણી નું બઉ જોર ને તારે જાય એ કરી દીધી આપડે શું કરું ધારો કે પુરુષ છે આ તો સ્ત્રી છે તો એને કઈ આપડે ના કેવાય સમાન જે રાખશે એનો ઉપાય નથી તો એને પગે લાગો તો અભિમાન લાગે તમે પગે લાગો તો એ અભિમાન લાગે કઈ દ્રષ્ટિ એવી થઈ ગઈ છે એનો કોઈ ઉપાય ના કરવો આપડે ધજા એના ચોખ્ખા નામ ચડે છે એના ખુલાસો આપવાનો ના હોય તો પોતે ચોખ્ખા છે તો કોઈ જતું કોઈને ખુલાસો આપવાની જરૂર નથી દેરા થઈ ગયું અમે ત્યાં જે કિવત મત ડાગાવાળા છે બધું સુરતી ભાંગડી પર બનતાઈ છે તમે વધારે પૂછ્યા કે ટપનું માતો કેકું ટપ ટપનું માતો કેકું આપ કેટલું જરૂરી છે ટપ કેટલું જરૂરી છે ટપ એટલે શું હવે કોઈ મને પાંચસો રૂપિયા તો આપું છું કઉપ કેવાય શું અને અંતર તપ છે તે અમે જ્ઞાન આપેલું હોય તેને રે અંતર શું નામ તમારું રતિલાલ રતીલાલ રીતે રતીલાલ કોઈ ગાળો દે બાહ્ય તપ તો આ લોકો સુખ આપવા પોતે ના લે ભોગવે મળે જુ ત્યારે મળે એને પેલા પરેદી પાક્રાવક તરીકે શ્રાવક તરીકે સુધી કોઈ ગુઠાણ પેલા થી આગળ વધે નઈ પેલા હા તો આપડે જ્ઞાન આપેલું હોય તો એક પાંચ ના ગું પહોંચે ના ઘૂટે દેખાય છતા ગું પણ ખરેખર ખરી રીતે નથી ના રે નિશ્ચી વ્યવહાર થી તો સ્ત્રી થી સુધારો દિશ નો વિચાર પણ ના આવે ત્યાર પછી આગળ વધે જોવાથી સિંહ ના વિચાર આવે તો સમજાવે હજુ ક્યાંય ઉલ્લેખ નથી થયો હજુ ક્યાંય ઉલ્લેખ નથી કર્યો આપતા હજુ ક્યાંય ઉલ્લેખ નથી થયો ગુણસ્થાન એતો ગુણસ્થાન એટલે શું આટલા ગુણ હોય તો સુખ માં આ સંસારમાં ટેમ્પરરી વસ્તુમાં ત્યાં સુધી પહેલું ગુણસ્થાન જોડે જોડે એટલું ખ્યાલ દે કે આ વિતરાબો મોકલી લઈ જના પહેલું ગૂંઠ બીજું ત્રીજું છે તે પડતો આવે છે માં પડે ગૂંઠ માંથી તાર લપસતી આવે એટલે અહીંથી સીધો ચોથા માં જાય ચોથા માં તો આત્મા કઈ પ્રાપ્ત થઈ જાય કોઈ ગાય તો એ તો અથું ગું લાગે સંસારમાં રજો બચ્યો રહ્યો હોય અને અહી આત્મા નો લક્ષ્યા હોય હું આત્મા થયું મહાત્મા થોડુંક હે મહાત્મા જાય થોડોક સંસારમાં રજો બચ્યો તમારે થોડાક પોતા નિયમ આવી જાય જે અધ્યાત્માર વધારે છોડી દે બધું ત્યાગ કરી દે બધું ત્યાગ સંસાર્યુંસારી વસ્તુ સાતમા માં થૂંઠાણું બિલકુલ સામાયિક સામાયિક આઠમા અપૂર્વ જે આપણે જ્ઞાન આપીએ છીએ અને એમ બીજા લાગે છે કે હો આ તો અજાવી છે તે અપૂર્વ કર્યા આઠમા નું પ્રાપ્ત થાય છે જ્ઞાન આપી પછી આ એટલે શું પછી આઠમા પૂર્વ જોયું પછી બારમા ગુંઠાણ આવે પણ એનાથી નિશ્ચય થી વ્યવહાર સીધા સ્ત્રી છે તો નવમાં ગું આગળ વધે નઈ એ ગુણસ્થાન જેટલા ગુણ છે એ તેર માં કેવું જ્ઞાન થાય અને ચૌદ માં નવ નવ કલમો છે ને તેનાથી બધા લોકો જોડે જે આપડી જે અથડામણ નું થયેલી હોય તે બધું તૂટી જાય બધું શક્તિ પ્રાપ્ત કરવાનું તમને લાગે છે કામ માં લાગે એવું છે કામ માં લાગે એવું છે આત્મા કરી નાખે પેલો લેખ ખોટો લોકો खरूम नव कलम कही जीवन सगर मृत्यु पापेला कई अवरणवाद अपराध आई तो माफी मागुछ આપડે આપડે એવું કેવા ના પછવા નથી પણ મરી ગયેલા નામ ના દેવું ખરાબ માણસ હોય અને બધું કરી મરી ગયો પણ ના બોલું છેલ્લે બારે આબરું હોય ગોબો હોય ગેતી હોય તે બધી આપડે ઊંધું બોલી ને તોડી નાખવી એનો અવરણવાદ ન્યાય સ્વરૂપ છે એક માણસ એક માસ એક માસ નું મકાન બારી મેળ્યું તે વખતે કોઈ પૂછે ભગવાન આ શું મકાન આ માસ મેળવ્યું ન્યાય છે કે અન્યાય છે તેની પરંપો કરે કે નારાય છે આમ છે એ પછી અન્યાય પછી એનો અન્યાય ભલે ન્યાય ને અન્યાય કે છે દાદા બિલકુલ ન્યાય સ્તર પર ન્યાય મન થતું નથી ન્યાય કેવાય ના ની બહાર ચાલતું નથી ન્યાય જ કેવાય ભગવાન ની ભાષા માં સરકાર ની ભાષા ના કહેવાય આ લોક ભાષા ના કહેવાય લોકભાષા માં તો ખૂન કરનાર ને પકડી દે આગાર છે આ ખૂન કરનાર ગુનો નહીં ખૂન ના ખૂન કરતા પકડા ગુનેગાર કદાચ તે પકડાયો નથી આ પકડાઈ ગયો તમે સમજમાં ના આવ્યું શું આવ્યું હિસાબ હતો ત્યારે પકડી ગયો કાપના હતો જયારે પકડા ભોગવે આ દુનિયા ભૂલ કોની કોઈ દબાણ કરવી હોય તો કોની ભૂલ ભોગવ એની ભૂલ છે એની ભૂલ આ જગતમાં જે દેખાય છે એ પણ પકડાવવાનો ખો ને પૈસા લઈ ગયો છે જે પૈસા લઈ ગયો પકડાવાનો છે ને ગમે ત્યારે એ પણ ભૂગવું છે ને એ પકડા છે તે દરે રિસ્પોન્સિબલ આપડે પકડાઈ ગયા આજે અન્યાય નથી તમને લાગે ન્યાય સ્વરૂપ છે આ ન્યાય સ્વરૂપ ના તમને બેહવાનું ના મળે તમારું કોઈ નામ ના રહે ન્યાય સ્વરૂપ કરે વિચારે એવું છે બધા ને કદાચ બરાબર એટલે પેલો નો હિસાબ શું થયો આખો નાખો નંબર કયો લાગ્યો પેલો તો જયારે છે ત્યારે ભોગવ્યા ની ભૂલ સાસુ સાસુ હોય તો આગળ રાખવા માટે તારી જ ભૂલ છે ભોગવાની ભૂલ સમજે તો સગત ભૂલ થતું બંધ થઈ જાય લોકોની ભૂલો કરે છે તેથી આ સંસાર ઉભો રહે સારી રીતે લોકોની ભૂલ હોતી નથી ભૂલ કાઢવાની એક ભયંકર ગુનો કેટલા દેખાય કોઈ નહી તમાર પોતાની લાગે ખરી પોતાની ભૂલ ના લાગે કે કોકની ભૂલ તો હોય ને લોકોની નહીં તો આપડી ભૂલ આપણી ના હોય તો પેરાની તમને કેમ લાગે આપડે ભૂલો છું કે બીજું અમે કહ્યું છે જગત માં ન્યાય ખોલશે નઈ ન્યાય ખોરનાર મૂરખ પરિણામ ન્યાય સરશો નહિ ન્યાય ન્યાય ખોલશે નહી પડે ભાગ માં કેટલા ભોગવે ની ભૂલ એ વાત એ શબ્દ નો અમલ ક્યાં સુધી કરી શકે કયા હદ સુધી કરી શકે ઉપરી અસર ના થતી હોય અને પેલો અકળાયા કરતો હોય એની ભૂલ જે ભોગવે એની ભૂલ તમારે કશું ભોગવા રહી છે તમારી ભૂલ નથી અમને તો આ જગત માં કોઈ દોષી જ દેખાતું નથી બાર માં ગુણ થાય પછી તેર માં ચૌદ માં જઈ શકે એવું કેવાય છે કે જે સાધુ હોય એક પછી બાર માં પછી તેર માં ને જઈ શકે સમ્યક્ત ના હોય ત્યાં સુધી સાધુ ગણાય નહીં સુધી ત્યાગ્ય કેવાય સમ્ય થયેલા હોય ત્યાં સાધુ કહેવાય તો એ સંસારી હોય ને તોય છે તે ઉર્થા કરે મહાવીર ભગવાન સંસારી ના બાપ હતા છોકરી હતી દીક્ષા બલે પછી દીક્ષા અમે તમને દીક્ષા આપેલી છે